તમારે એ નું સુખ અલૌકિક સુખ તમારે જોઈએ છે કુદગમ છો મળે ઊંઘવા ના દો તો દાવો મળે તો પછી હા પાંચ દસ મિનિટ પછી પટાઇ પટાઈ કરીએ હા ચા પીંચરા ચાર દાદા ઊંઘ ના આવે એનું આપડે થોડું કયું માનીયે ને ઊંઘ ના આવું કાંઈ જરૂર નથી